ભાઈ આવરી જવાનું આ તો આ આવું કરો છો તમે સમજુ માણસ આવું કરો છો એના કરતા આપડે પોતા કોઈ કહે જ નહી આપડી વાતમાં ઢીલી દેખાય આપડે કરી આપડે જોઈએ વ્યવહાર છે આ તો પસાયલોમાં વધાર મૂકાયું આપડે એનું લઈ લેવા કપટ એનું કઈ પણ પડે લેવાની ઈચ્છા હોય એનું કઈ પણ લેવાની ઈચ્છા હોય એમ નામ તો નિરોડો લાવવાનો નિવેર લાવવાની વાત કપટ નો અર્થ લાવો છે ને મરબાદા એટલે જે પાણીમાં મગ ચડતા દાદા અમે જે દવા બતઈની કે એની કોઈ કબર કે કોઈ કાયદો નર્તો ન આવે હો કબર બરાબર કાઈ ન આતો ન કેમ કબર આવ્યું ન બતઈ જો ન કર તર ઓરમા ઓર ન્યુડો લાવી નકો જ પેટમાં સંજોગ આવ્યો હોય તો એવો સંજોગ બહુ હશે તો આવે તો શું કરવું પડે શું કરવું બારોટી આવે તું કરવાનું બારોટી આવે તારે શું કરવાનું અમને ખબર તમને મારા નથી હજાર હા બધું બુફાન ગયું પીધેલો એટલે પેલા બહાર મળ્યા તો એ વાત કોને એ બધી વાતો કરે બહુ વાત લાગે બહાર ના આવે એના ઉપર વાતો અમેદ કરી નિર્દોષ ભાવતી અમારું નુકસાન કરવડાય છે દુરુપયોગ કરતો હોય તો દુરુપયોગ આપતો એને કરી શકે જો एक कही दो करते शू शू वो आप जात पड़ी जाए नुज ना उपाय बारोटा बारोटा सूज लगे सूज नहीं आम करो एवं आई जाए બઉ ખોટા ગોધરા ગોધરા વાંચા કે પછી પછી આખો લગતો બારી મેળવ્યો હિન્દુ લોકો એ ધંધો કરું એટલે તો આની જતો હતો આપને ખબર નઈ કે મિયા બેન લગતો છે કે ચાર કિયો છે તે કોણ મુ જાય છે આપડે જ હોય લાગે જતો રીતે ઉમરત્રીસ ઉમરત્રીસ બત્રી આવું આ તારથી બોલ આપડે ઘરમાં આમ દીધું આવું હોય છે તો શું ના કરે એમાં બરાબર મારી પાસે આડું કાઢો કેટ પહેરી જાય જાતિ બધું હા બધા ને પતી વગર કાયદા એ ચણિયામાં એટલું બધું મળ અને જો હા જરા કોઈ ને એક જ પરિણતિ ને ચાકરી કરી નિયમ ના હોય તો તે વખત જેવું જોવેડો લાવતો નિવે જોડે ઓછી લઈ જ આ તો હું જ પડેલી મને કોઈ કઈ શીખવાડ્યું નથી કોઈ ગુરુ મળ્યો નથી કોઈ શીખવાયું શું ગુરુ મર્યા ત્યારથી મજા જ્યારે સ્વીકાર કરું મને રૂબરૂ પરોક્ષ ગુરુ કહું શું પ્રત્યક્ષ ને ગુરુ કઉ શું પરોક્ષ આપડે એમના બધો ભાવ ભાવો જોઈએ ગુરુ તો પ્રત્યક્ષ હોવો સામાન આપડો એ ગાડીયાલ અને એટલું જ પ્રકાશ માં લાવવા પ્રકાશ માં લાવવા ના મૂળ સામાન તો આપડે ગર્વ નથી ગાળતા નથી ગારવ નથી તારે કુ છે में नहीं? लेकिन हर इंसन जो बाता हर जो जो है, है बोलता कि मैं मेरा, मैं मेरा, हिंदी मैंने दस बार वर्ष एक संत मेला तो कोई दिवस नए शब्द ना पानी जुटो तो, तो मैंने आप એટલે કે અને એવું કે મે કરવાથી પછી બધું કે તું તો મુકુલ નહીકુ નહી નામ નહીં નામ મુકુ નહી તુરા નામ છે નામ મુકુદ જુદા ને સમજા સમજમાં નહીં આરોબર માય નેમ ઇઝ મુકુદ યા દસરાીજ હોતી આય અકેલા હૈ કોઈ હરકત નહી માયા દૂસરી ચીજ હો ગયા હૈ મા ના તુરામ કાંઈ હૈ નામ હૈ તુમ્હા હૈ તુ નામ કાંઈ તુ તો ખુદ કા હૈ ખુદ કા તુમ હૈ નામ કા નહી હૈસા લગતા હૈમ ખુદ કાદા બોલતા મેરી હૈસા બોલતા કે તુરી બોડી તુમ્હારીર બોડી આપડી કેનર હૈ આપી આપનર ઓફ દર તો બોડી કા મિક મેં હું મેં બોડી હું મેં જાનના ચતા યર બોડી હિસ ઇઝ હા માહ આઈ બોડી નહીં માઇ બોડી નામ તો નિકલતા દેખાતા કીધું નામ લીચે આઈ વિઝર્વ માઇ કોઈ વિસ્તાર આઈ વિઉટ માઇ ગોન કરો મેન હું પહેચાન કરો ઓકુન તો તુરામ નામ હૈ નહી કે યુ આર મુકુર ને સમજમાં બેડ લાઈફ ઓફ અર્સન બોલો क्रोध क्रोध माल माया लाइफ का क्या जरूर है ये बुरी चीज है और अच्छी चीज है लाइफ में होना चाहिए और ये सब कैसे कोई चीज है कैसे पैदा होता है वो वीकनेस है तो बुरी है हैस बुरी है बुरी। तो है तो ने चीज हमारा हम नहीं।, नहीं अगर हैरुरी होता है आ बी चीजों त्याग करव सारी राखवी सारी बात है सारी बात अवैया पे अनुभव त्याग कर અનુભવ થયા પછી ત્યાગ ના થાય તો આપડું તેલ કાઢ નાખેવા नहीं नहीं को कोई इलाज करो को तब को करता है? नहीं को नहीं है क्या है? कहते दिखाया गंगा स्नान स्न करवादा पापो दूर थी जाए थे यह तो जाए લખના મહેનતું હા ગંગાજી ના જેવા છે ત્યાં લક્ષ્મણ ઝુલા આગળ નાવા જેવા છે આગળ આવે ની લોકો ગંગાજી ને ડબલ ગંગા કરી નાખી એટલે નીકળે છે ત્યાં આગળ નાવા જેવું કરું બધું બાપ બાપ તો વાતો હોય ને તો આ લોકો અહીંયા બકરા કાપ બકરા તો એક નમક મોલે ગંગા નું ખાસ પાણી છે એતો એમાં જીવત નહિ પડતા નથી ગંગાચર આપડે તો બધા ઘણા ઘણા રાજાઓ ગંગાધર લક્ષ્મી રાજા હોય પણ ગંગાધર ગંગાજર રેડે છે તો સાયન્દીપી વસ્તુ છે તેના આ લોકો આ રીતે કહી અને ચગાયા છે લોકો પાપ ધો એટલે લોકો દુરુપયોગ કરવો પછી દુષ્ક્ર ક્યાં વાત પછી એમ કે છે કે માનસિક શાંતિ મેળવા માટે માણસે કોઈ ગરીબ લોકો હોય કોઈ અસક્ત લોકો હોય भगवानी भजना करी मानसिक शांति मेलवाणसे कोई गरीब लोग अशक्त लोग दान एवं आपव के पी भगवानी भजना करी शू कर मानसिक शांति मेरे शु करव આંશિક ની શાંતિ જતી હોય તો આપડી ચીજ બીજા કારણ કેટલો થાય તું મને પછી આશ્રિમ ખાવા નથી તારે તો શાંતિ હતું કરી દો આ કઈ શિયાળ નવરા નહી તું ગમે ત્યાં કહી જગા એ જણા નાક ના પાડે એ ખાતો સે એટલે બધા ને આ કબૂતર તું નાખું ને લોહી નીકળતું હોય તારું ધોતું આમ ફાડતો બધું તે સાથે આનંદ થાય ભલે ને હોર કેમ તો ખુબ આનંદ થાય ને સમજમાં ભગવાનને બના ભગવાન ભગવાનને બનાયા ભગવાનને બનાયા ભગવાન ભગવાન કહેતા જ્યાં ઇન્સાન રહેતા ભગવાન રહે છે આપની પાસે આપણી પાસેથી જાણવું છે એને બઉ ખબર નથી આપણી પાસે જાણવું છે ભગવાન જાણું છે પાત્રો આઈ નો મને ખબર નથી दो है दो है बना लगता भगवान ने बनाया कहा आप सब लोग तो कहते है कि दुनिया बनाया इसलिए दूसरा कुछ नहीं दूसरा ऐसा कोई बजाय लोगो ने कहू आप कहते नहीं क्यूँ कहते है आपकार कहते है। ઉપર તો ઉપર કોઈ બાપો નથી ભગવાન દુનિયા બનાઈ તો બિગિનિંગ હોતી કે નહી ચીજ બતા હોતી કે નહીં તો કબી આ દુનિયા કે आपसे जानना चाहता हूं कोई भी दुनिया की बिगनिंग कभी हुई नहीं और एंड भी कभी होने वाला नहीं अनादि अनंत क्या है अनादि अनंत अनादि अनंत बिगनिंग बिगनिंग कभी हुई ही नहीं और एंड भी कभी नहीं हो जाएगा सच्चा वह बॉय क्रीड गो इज नॉट कैज्ड ऑफ दिस वर्ल्ड एट ऑल वो दिवल इज इन पाजल इट सेल्फ કલીયુગ ખતમ હોય વાગા કલીયુગ ખતમ હોય કે કલયુગ જો ખતમ હોય વાૈ નહી ખતમ હોય ખતમ નહીં કલયુગ કલયુગ કલયુગ ક્યાં ખતમ હોયગા કોણ બોલતા કલયુગ ખતમ હોય વાત सब लोग बोलते हैं सब लोग बोलते है की कलयुग खत्म होने वाला है तो खत्म हो जाएगा अमुख टाइम वो टाइम अच्छा आ रहा है कलयुग के अंदर की अंतर, अंतर, यूग के कल्यूग, कल्यूग के अंदर अंतर यूग, से क्या अंतरयुग क्या कलयुग में कलयुग तो रहने वाला पर उसके अंदर अंतरयुग ऐसी अच्छा आ रहा है सत्युग सत्युग क्या फायदा कुछ फायदा ભલે ભોળે આજ્ઞા ભી બળા હોય પણ ભલે ભોળે નાસ્તા છે ભલે ભલે લોકો છેતરે છેતરી એકા થઈ ગયા છે બઉ ચોકાયા પૂછતો નથી થાય છે અને થાય એવું મારે શું કરવું જાગૃતિના હોય કોઈ નઈ હોતા ઉપાય બતાવો એનો ઉપાય બતાવો એનો ઉપાય ઉપાય તો સેલ્ફા રિયલાઈઝ કર ના પણ તલા શું રહે શું બે આ કારવાય ચેના મિશ્રચેત મિશ્ર ચેતન એટલે શું કદાચ પાવર ચેતન કહ્યું કે બેટરીમાં પાવર ભર્યો હતો આ સેલ છ મહિના ખરાબ થઇ ગયા પાવર પાવર થયું કેટલીક ચીજ બેટરી બેટરી હોય છે ને ફરી પાવર ભરાઈ લેવા પડે છે બરોબર ચાર્જ કરાવી લેવો પડે હા દસન ચા ગાય ગયું ફરફર ગયું ડિસ્ચાર્જ થાય દરમિયાન નીકળ્યો છું તું રેટું સ્મશાન હા તારેટલી શાદી કરીને શમ્સાન રસ્તે આપે હા બીડી બીડી કઈ પીવાય ને કેવું આમાં નહી પસંદ હૈ પસંદ પસંદ જીવાુ કમે જિંદા રહે किसका आदमी है सत्ता नहीं, बता। कौन नहीं। ने? ने। ने। कितना चलो मैंने खबर नहीं खबर किसके કેરવી કેળવવું પડે કેરવું ના પડે નઈ તો આ લોટ ના ભાખરા થાય શું થાય બાકી થાય થાય? બાકી मन आपका है एक मन, आप मन का है मन मेरा है मन, आपका? आपका मन? मन मेरा है हु? मन मेरा है। मन मारू छे आपका मन है और आप मन का नहीं टेलीफोन ला ले टेलीफोन મન કા આપ નહીં મન કા હું મન કી મેં હું મન કા મેરા મન કા બોલે પૂછા નથી પરંતુ ગીતા અને પ્રગટ જ હોય છે સૃષ્ટિ આદિ કેવી હોય છે પ્રગટ અપ્રગટ પછી ધ્રુવ એ પ્રગટ કરાય અને વેય એ પ્રગટ શું કહ્યું ઉત્પાસ વ્યુ ઉપવાસ ધ્રુવ ને વ્ય ઉત્પાસ ધ્રુવ ને વ્ય ઉપવાસ ધ્રુ વ્ય ધ્રુવ અને માણસ હતો જન્મ પ્રગટ ની સ્થિતિ શું હે મૂળ ની સ્થિતિ શું મૂળ ની સ્થિતિ શું મૂળ ની ઉત્પત્તિ પહેલા ની સ્થિતિ ઉત્પત્તિ પહેલા ની સ્થિતિ શું ઉત્પત્તિ પેહલા ની સ્થિતિ ધ્રુવતા ધ્રુવ ધ્રુવ દેખાય દેખાય પેલા ઉત્પત્તિ પેલા શું લય થઈ એમાંથી ઉત્પન્ન થયું પ્રગટ રહ્યું લય થઈ પાછું ઉત્પન્ન થયું પણ કારણ થવાનું નિરંતર સરકાર સાયકલ ચાલ્યા જન્મ્યો આ પ્રગટ પછી પ્રગટ માં આવ્યો से मोक्ष मोक्ष पीछे मरियारोक्षा मोक्षा जुदी स्थिति जुदो અને આ બધા જુદો ત્યાં નમા આ બધી આત્માની સ્થિતિઓ છે શું છે વાતચીત કરી નશ્વર દેહ આ નશ્વર દેહ જે છે એ તનો બનેલો છે આ નશ્વર દેહ એ તેનો બનેલો છે પ્રગટ નહી થયેલો એટલું જ છે તમારો દીવો તૈયાર છે હળગાવે કોઈ અને આ હળગ્યો દીવો હે બધું આખું ફોરેસ્ટ આખું જંગલ અંધારું ફોરેસ્ટ હતું તેમાં હળગેલું અર્ગી દુભી રહ્યો તમારે તૈયાર દીવા બીવા બધું ઘી બધું જ છે કે પછી તમારે જયારે અહીં અડગેવા દીવો જઈને આપડે જઈએ ફક્ત અઢાર પડે છે અઢાર અર્ગી જાય જયંતિભાઈ કેવા જયંતિભાઈ કેવા બદલે હોવાયારે બદલે હજાર માં બેલ ને બદલે અત્યારે દોઢસો બેલે આયા આઠસો બેલ પાછા ભર્યા પણ મૂળ જગ્યા થી દોઢસો પાછા છે કરી દાદા એનાલિસિસ કર્યું બરોબર નહીં તો જ્ઞાની છીએ બેઠા છે એટલે શું જયારે કઈ જાનવર બાકી ના હોય કે પુરાવા દેખાડો પુરાવા માગીએ કે ના માગીએ થઈ બેઠો રે તો જેટલા ચડી બેઠા અહિયાં વીસ હજાર જ્ઞાન ચડી બેઠા હિન્દુસ્તાન લાલ તું લોકોની પાસે બીજો ના ચડી દે છોકરા કે છોકરા એટલા બધા કે જેના બિલકુલ એક સેન્ટ પણ બુદ્ધિ ના હોય શું કહ્યું પણ બુદ્ધિ નું હોય બુદ્ધિ નું જ્ઞાન જ્ઞાની સેન્ટ પણ બુદ્ધિ ના હોય बुद्धि वगैरह चा बुद्धि शु कही कर જરૂર <Candle>, છે <candle> જ્ઞાનીઓ ને એ તો એક ને બુદ્ધિ ચડે એવા બધા આપે લખ્યું છે કે આ જગત કોઈ બાપોય રચના નથી આપે એમ લખ્યું છે આપે એમ કહો जगत ना कोई बापो रचना चढ़ाई मन की अवस्था मत कती रचना कोई बापो रचना मन मई कई ભગવાને કર્યું આમ થયું ભગવાન કર્યું છે આ કુદરતી રત્ના થયેલા થઈ રહ્યું છે અને ક્યાં છે મારે ભગવાન કરી માં લગન કમાયોગવાન સાંકળીએ એમ કે છે તો આ સંજોગો માં ને કેવી રીતે સાંકળવું હા પ્રારબ્ધ ને સાંકળવું કેવી રીતે આ વાત માં પ્રારબ્ધ સાંકડવો કેવી રીતે આપણે એમ કે નહી શું સુધી એમને એમને સુજુ કે પ્રારબ્ધ કોને કેવાય તો હા તે જો પ્રારબ્ધ શબ્દ એ લોકોએ અત્યારે બરો પ્રાર્થના કાળી નાખવા જઈ છે છતાં પ્રોડ આવે છે કે નહીં આવે છે सके तो पी आहस्य अमार के समझवा तो आ रहस्य ने अमे समझ के એ બે માણસ ધંધો કરે છે એમાં પુરસ્ત નામે નથી પુરુષાર્થ તમે આખી જિંદગીમાં જે કઈ પુરસાદ કર્યો મને કઈ બતાવો તું કહું કે આ પુરસાદ હતો કે પ્રારબ્ધ હતો જે કઈ પુરસાદ કર્યો મને કઈ બતાવો કયો પુરસાદ તમે જરૂર કહો तो आपने एक को मनस एक प्रयत्न करे जिंदगी हाँ तो मारी जिंदगी चलावे वस्तु चलाव कोशिश करी हो अमुक तबके आया पी एक वस्तु चला शुरुआत करी पर मैं कई फायदा मिलो नहीं पी ए बीजाए चला कर फायदा मिलो तो चेह બને આ પુસ્તક કે અનસિભાઈ તો પછી પુરસાદ કોને કેવો એ આપ સમજાવો હા પુરસાદ એટલે જઈને છો કે ઉપાશા બધી તો એક મહારાજ હતા